મુસલમાન જાનવર માં સુધાર્થમાં દેખાય મુસલમાન દેખાય ના દેખાય એટલે આપડે આપડે આત્મધર્મી થયા સ્વધર્મ છે સ્વધર્મ થી મોક્ષ થાય અને દેહ દાસ એ પરધર્મ છે એનાથી આ સંસ્થાનમાં પટકવાન થાય સમજ એટલે આત્મ ધર્મ થયા આવે હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહ્યું કે જ્ઞાની પાસે જ પડી રહેજો શું કહ્યું ના જમાના માં તો એવું થતું કે છોકરા મોટા થયેલા હોય અને દુકાન બેસતા હોય તો પછી હવે ગેર ને કહ્યા હોય કે હા હું મારા આત્મા કલ્યાણ કરું તો અંતર રહીશ શું કહ્યું કોક દળ પણ અંત રહીશ એટલે ભાઈ કે તમારે થઈ ગયા પછી અમને પણ બોલાવું આત્મા નું કલ્યાણ કરવા જતો હતો પેલા અત્યારે લઈ જાય નઈ શું ફાઈલો સંભાવ નીકળ બરોબર પડી રેવા જેવું છે નઈ પડી રેવાથી શું થાય એના બદલે શું કરશો અહીં રહેવા એવું નથી તમારે એના બદલે કશું કરશો તો થાય ને શું કરશો સુધાર પાછા બોલ્યા કરો આપડે પદ ને કોઈ દખલ થાય એવું નઈ આવી રીતે સુઈ જરૂર કેવું કરવાનું હા પાણી પડ્યા બે મિનિટ માંથી આવશે બુદ્ધિ જરાક ડખો કરે પાછી આજે ધારણ કરતી હોય બુદ્ધિ જરાક બરોબર આગુ બાજુ કર્યા કરે એટલે બુદ્ધિ ને કઈ એક રાત નઈ ડખો કરે તેખો કરે નવે નવું કરું ને તે ઉપર આટલું ત્યાં રાતે અને સવાર માં સવાર નું ખબર નથી કદાચ સવાર નું ખબર નથી દર્શન કરી દેજો ભૂલચુપ થઈ તો સુધારી આપું તમે ભૂલચુપ થઈ સુધારી આપું અહી તમને શક્તિ આપું ફરી આમ કોલેજ માં ગયા કેટલા ભણવા તમને કોઈ નવરાશ નહી એટલે પછી જવા દેવા પર શું થાય મે. છો આમ આખો દાદો આખો તમે દર્શન કરી દેજો ન્યુ જર્સી તો અહીંયા નહી તો પછી એ તો કરવા આવવું પડશે અને હવે બધું સારું પરિણામ થયા કર્યા સંસારી ટાઈમ દેવો જોઈએ દાખલો બાકી ના થાય દાખલો બાકી રહી ગયો એ તો બધા બહુ દાખલો એ તો બુદ્ધિ ને કહી દેવાનું છે આ વાર માં આવતી ને કાલે જમવા આવતી ગઈ હતા ચાલ બોલે જાલ હવે પાનું આટલું કાઢ દો એ બેર બોલા દે બોલો તું મત બોલ કે વિદ્યાજી ના બોલ એમાં નથી એમાં સાઈકે લે એ બેસાન કો ચમરે વાગે સમૃદ્ધ સૌભાગ્યમ શ્રી ભુવનામ પીતુનાકો ધર્મા સુૃતમથ મુર્તમ સુતમથ મુહૂર્ત શ્રી મુખા ડવની તલ का विजयते का विजयते ए दादा भगवान ते त्रिभुवन नवर्णीय समृद्ध सौभाग्य छो सर्वधर्मो न अर्थ छो देव पुण्यशाड़ी मानसो नूर्तिम्त पुण्य छो पृथ्वी पर स्वप्न नाश करने आपना श्री मुख्तीन पमती आमारी वाक्वी सरस्वती मगत मजय पावाद प्राप्य વિષય નિરસો બ્રહ્મ સ્વરૂપ કદમ્ય વિષય નિરસો બ્રહ્મ સ્વરૂપ મહાત્મા ભૂસ્વાઈ નિજ સ્વરૂપ માનો વિહરતી મહાત્મા ભૂસ્વાઈ નિજ સ્વરૂપ आश्चर्य पूर्ण स्वरूप दृष्टि एक, एक गये विषय निरस बनी ने ब्रह्म स्वरूप ते, ते पद ने प्राप्त करे महात्मा बनेलो के पुता स्वरूप में मग्न थीरे खरेखर ते अचित्य छो तमें कहो के अहिया हूँ तमारी तुलना को જગતિ ખલું દુઃખ વિલોક્ય જગતિ ખલું દુઃખમ શમ પૂર્વા દ્રષ્ટા તવ વદન મુદ્રા બલવતી ઇં પૂર્વા દ્રષ્ટા તવ વદન મુદ્રા બલવતી જોઈને આ જગત માં કોનું દુઃખ સમી જતું નથી તમારી ભગવાન આ મુખ મુદ્રા અગાઉ કદાપી જોઈ નથી તે જો ચિત્ત માં સ્થિર થઈ જાય તો આ ભાવ સર્વ તાપો તે હરી લે છે અમલ તરતે જો વતી પદે ગુણાતી દે નિમ અમલ તરતેજો પદે જગત કલ્યાણ સહજ કરુણાવાન વિહરસી જગત સહજ કરુણાવાન વિહરસી sala byama byam inim anayana byam kalu kalam vitala byama byam ibihana byam kalu kalam naya byam alida paramaramaniya tava tanu naya byam alida सत्यं विमम तेजस्वी तथा त्रिगुणातीत पद्मास्थित पाणे ति तुम्हें जयक कल्याणने माटे सहज करुणा यक्त वीरो छे जेने પોતાની વિશાળ બે આંખો વડે તમારું આ પરમ रमणीय સર્વને જોયું નથી તેની તે બે આંખોનું અહી શું ફળ છે नको पेतावंतम हलसमयमारव्यमिता ओ पेतावंतम ુ સહિમારાદૈશની જૈર્ગીત નિજ મહીમ નિર્વાસી તસમ પદ નિજ મહીમ નિવાસી તમ પદમ નિરાકાર પરમરમણીય સમય ના આરંભ થી અત્યાર સુધી માં કોઈ એવો મળ્યો નથી કે જેને પોતાના મહિમા થી અજ્ઞાન રૂપી અંધકાર નો નાશ કરનાર નિરાકાર કલ્યાણકારી દિવ્ય સત્ય તથા ત્રણેય લોક ને માટે નિર્મળ વસ્ત્ર સમાન તમારા પદ નું પોતાના સ્નિગ્ધ પદો થી વર્ણન કર્યું હોય સકલ સુરસ વ્યવસિતા પતિ જનની વ્યાસંગે સા જી સિદો સુના મૂર્તિ યગતિ જાગર્ ભગવન સુના મૂર્તિ યગતિ જાગર્ ભગવન વસન્દે તા દ કલ્યાણ કરવાના ઉદ્યોગમાં પ્રવાલાય છે પરંતુ પતિતો ના ઉદ્ધારની વિધિ માં તેમનો ઉદ્યોગ નથી સર્વ પવિત્ર કરનારી તમારી સજીવ મૂર્તિ જો જગત માં છે તો હે ભગવાન આવા આ દેવો ને પાપીઓ અને ખળબળી ઉઠેલાઓ પણ હશે ધવિત્મી મામ હૃદયલક્ષ્મી પ્રિયતમા સ્વયં સીતાલક્ષ્મી મામ હૃદયલક્ષ્મી પ્રિયતમા હે વરદાન આપનાર દાદા તમારી વાણી શરત ઋતુ ના ચંદ્ર જેવી ધવલ घना गुणों वाली तथा सर्व इच्छा पूर्ण करनाश कर ચ મરણ ચિંતાથી જટિલા ન ગ્રંથાતિ નરણ ચિંતાથી જટિલા સુખમ શેતે નિવો હૃદય સુખમ શેતેવ ચરણો હૃદય सलोका मारे, को को मारे कोई नथी के को कोई ग्रंथ नहीं केत जटिल चिंता चरणों में नित्य जेनुदयो प्र हमेशा बने लोग भार तमने सौंपी ने निराते सू जाए छे। પાંચ ચોવીસ થી પાંચ દરરોજ દિવસ એક વખત જયારે પણ ટાઈમ હોય ત્યારે અચું કરતું નથી પાંચ ચોવીસ થી પાંચ તેત્રીસ અમે પોતાના આત્માના ગુણ ની ભજના છે કઈ પણ મુશ્કેલી હોય તે બધા માંગવાની શક્તિ હોય 5 ચોવીસ થી પાંચ ટાઈમ હોય વધારવાના છે અને ચોત્રીસ પાંચ આવીને લગી છે રાત્રે સુતી વખતે દાદાનું મોડું આપડા આખો સામે દેખાય ને હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા પોતાને સંભાળીશ બોલતા બોતા જવાનો આટલો નિયમ અચી ઉપર અને કાલે જયારે પણ ટાઈમ આવે તો તમારો અનુભવ દાદા ને શું banana ati mahiti ka dada bhagwan ati mahiti ka pandyan is sa punch anybody video covid janitodi ka upar nahi hai to marathwada ko I am giving anybody I am giving anybody yeah, well headache feels not bad you know like today in of course we have a here safe food but in india see between new delhi well i saw a lot of traffic in all <laughs> the cities in extra city and then on our way to the end kind of the city some of the people what have a typical life body but you understand what i mean what I no, the head boy he had contracted oh, he, he had contracted literally mina mitridan and the paliwadi mother of mine not <laughs> your money kam america got five my money will fire the reason we can't stand for the mere now what i'm saying is which money this ka ka ke ehu bolvano nahi hamra Mr. Raghuram G. Mr. Raghuram G. Mr. Raghuram G. Hello? Mr. Raghuram G. Mr. Raghuram G. Now, okay. if you eat, Mr. Raghuram G. instead of giving money to keep poor people, Mr. Raghuram G. that's not the right way. Mr. Raghuram G. They don't know how to use it. Mr. Raghuram G. So they will respite really, uh, that money, Mr. Raghuram G. or they may drink or anything they can do. Mr. Raghuram G. So instead of that, he says, I will give you. લલિતા બેન પૂછે છે કે તમે કર્મ યોગ અને રાજયોગ પર સમજાવો કર્મ અને રાજયોગ રાઈટ ચાલુ બેટા પે રાજયોગ કર્મયોગ કર્મયોગ એટલે કરના ધ્યા કે પોતાનો સ્વતંત્રતા નથી આપી દેવા જે સંસાર મે ઘુમને કા રસ્તા લાઇન કા ચલા જોતા સંસદ રાજયોગ ઓ ચાલતા હૈર હેય રખતા હૈો નિશ્ચય ગોલ ગોલ આખી જ એકતા કેમે ભૌતિક સુખ કે લી કે મોક્ષ પ્રકાર કા હૈલ ઓફ Um, Boutish, more and more gothic asperkin correct okay now is that a part to moksh? no is for part to in the world pe ka emanu kayu che em puche che ta rajyog ne rathi moksh male ke su male em puche che rajyog thi moksh male ban rajyog samajvadji samajda chhe ne you have to understand rajyog rajyog kya is popularly to to use that as a part celebration so you can use it in the part of the worship तो वो रस्ता है दादा राज्यों मोक्ष के लिए दूसरी की शक्ति से नहीं चले अपनी खुद की शक्ति से चले। अपने ध्येय ध्यय की ध्येय नकी करने का हमारे का क्या करने का ये सब हिंदुस्तान में जन्म हुआ तो फिर हमारे क्या क्या काम करने का है वो समझ जाने का है। देवगति में जाने के लिए अच्छा. मोक्ष में जाने के तो राजयोग जाने के लिए राजयोग मन, मन जो म, मन अपने को बोलता है मन कहता है की ऐसा करो તો કરવા હરકત નહીં મગર મેય ધો ઇરસે જાને तो अपने इधर कुछ नहीं बोलने का इधर फिरा ऐसा लेने का. का. अपना से फिराना लेगा ये, ये तो इतना आसान नहीं है वो अपने फिर इसमें कोई हरकत नहीं मन का माइंड का चलने का મગર જો દુસરા જગ્યા નહી બટ હમક દુસરા જગા મેં જાશન આપણે આપણે ધ્યેય તો બુદ્ધિ સી હોતા બુદ્ધિ થી દિ મોડ પરસે નહી મિલતા 1%, 2%, 3% હો અંદર વિકાસ એસા કરો વી જ્ઞાન તું જ પડતા સમજ પડતા इन्ट्यूशन इन्ट्यूशन इन्ट्यूशन हां इन्ट्यूशन इन्ट्यूशन इन्ट्यूशन सोच इंट्यूशन तुम्हारा क्या बोलते हो इंट्यूशन इट रिवील द रियल अनरियलिटी आई से आता है कि ये ये राइट क्लिक राइट तू समझ समझियो लगा लेट्स राइट साइड में उनको दाम के बड़ा नीचे લાઈટ બંધ હોતા આગે દેખાતા ગયા લાઈક ફિફ્ટીન ફિફ્ટી નહીં ડેવલપમેન્ટ આપણે ઠીક બુદ્ધિ નહીં બતાવલપમેન્ટ સમજના સમજ ત ફી ડેવલમેન્ટ એટલે પૂરા વાહિ ઘરમાં ભક્તિ યોગ ભક્તિ યોગ માટે કહો ઓ ભક્તિ યોગ જીતના જ્ઞાન કા પ્રમાણ હો પરસેન્ટ હો અંદર ભક્તિ યોગ હૈન પર ભક્તિ યોગ જ્ઞાન ઓકે જીતના પ્રમાણમાં હોતા પ્રમાણમાં ભક્તિ હોતી આપને પ્લાન દેખ લી પ્લાન આપી એટતી હોતી નહીં સમજમાં એરપોર્ટ જાને લાઇનિંગ મિલતા નહી હૈ પ્લનિંગ તો then then the The the The line is is then, then, then only you you can have bakti. But you simply can't go and, without direction. path planning the, the hmm. it's a, it's a to, oh to oh a and guiding પ્લાનિંગ જ્ઞાન હૈક ભક્તિ હોતી ભક્તિ કા ક્યા અર્થ હૈ ટુપ્રોચ નિયર પહેલા જ્ઞાન હોના ચીએ જીતની ભક્તિ કરના કરે જ્ઞાન પહેલા હોય પ્લાનિંગ સબ લોકો બોલતા નહીં ભક્તિ ભક્તિ સમજતા he is not gone to school nothing he is going every day to temple and somebody is telling him worship god it will take you to liberation he is simply following that yes, ask him if he is doing right. right is he acting with nyan that is that comes mm -hmm. what you do and you say see he doesn't have method yani i no, no, say everyone if nyan nyan yoga is, is the quickest way mm -hmm. to, to, reach to reach moksha and you know, જ્ઞાન યોગ નથી એમનો મોક્ષ કેવી રીતે થાય જેને જ્ઞાન નથી એ લોકો નું શું એમનો મોક્ષ કેવી રીતે થાય રાજયોગ એટલે જ્ઞાન યોગ જ્ઞાન યોગ જ્ઞાન માટે राजयोग का अर्थ क्या है प्लानिंग मिल गया प्लानिंग प्लानिंग मिल गया राजयोग का ज्ञानी मिला तो मिल <क्तेस्थ> प्लानिंग मिले, मिले तो फिर राजयोग होता है राजयुग तो अर्थ होता है नहीं ना ज्ञान योग निकल हाँ वही ज्ञान योग ज्ञान योग वही राजयोग ज्ञानी मिला तो फिर राजयोग है તો કે એ લોકો શું જે લોકો આશ્રમો ચલાવે છે પવિત્ર થોડા ભૌતિક સુખ કે થોડા ફાયદા મેગા બાકી મૌિક બાતે જોતા <laughs> so કોઈ જમા હ ઇગો ઇસ ય ઇસ વોટ એવર ઇસ સેડ ધેટ ઇઝ બી ગોઇંગ ઓન ખા સેલ્ફ કરિયર આયે નહીં હોતા હે હા બસ અચ્છા દિખતા હે મેગર ત્યાં ગરી કરો સબકા હે સબ સબ લોગ કે ના માય સે મિત્ર મત તાજે મને ઓકે વો સબ એ ખાડા ખાતા હે ફિર બસ એ રૂટિન બી બરોબર નહીં બસ્તી ભી બરોબર નહીં જ્ઞાન નહીં બી લાવેરી જ્ઞાન નહીં બીવે કોઈ કિસી પુસ્તક કે અંદર ભી નહી હેઠળ જ્ઞાન તો કભી હોઈ કોઈ દેખે લાખો ડેવલપિંગ શ્રમ ઉતાર જગા ખાઈ પીન મજા કરતા વર્ક નહીં કોને કેવાય સન્યાસી he says this this is mine but not mine naga tania says this is my but he won't say that this is mine can you follow the differentiation mine this is mine this, this is, is mine my, but not mine this is my but is not me, but not mine mine no. mine mine and mine am i am i it shows a position. possession possession mine mine possession બધો જ લઈ લીધો હોય જગત તો માલિકી ભાવ એને પાસે રાખ્યો ના હોય અને સત્ય શું છે એની શોધ માં હોય તો એ સંન્યાસી ના કહેવાય નહી કોણ હૈ જા હૈ સબ હા નહીં હૈ જાણતા કેટ નોટ માઇમ બોલતા ક્યાં બોલતા ઓનલી મેનારી લાવ માય વિધાઉટ ઓનરશીપ શું સન્યાસી એ સન્યાસી કેવાય હોય નજેશ ભગવાલ પહેલા આપોઝ ઘર કપડા પહેન કે આ ગયા સન્્યાસી ક્રોધ માર્ કોઈ ડિફેક્ટો ગ્રીપ્યા કીજ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 you can your own conscience atma itself tells you sometimes that this is the path you know mm -hmm. you know it if you have every man inside yes. has yes. something yes. that nobody needs to tell him that this is that is yes. yes that is that the no. guru asks him if you worship yeah, no. is not the guru atma guru aste mkt radhakache this, ah. this is some experience kya ho yo anubhav che અનુભવ છે કે આત્મા દેખાડે કે આ સાચો રસ્તો છે તો એ જ આપણો આત્મા એ જ આપણો ગુરુ છે એવું થયું શું છે ફિફ્ટી લાઇટ હન્ડ્રેડ પર ફોર્ટી કમી તો ફોર્ટી ફાઈવ જીસ કા મા ફાયદા હું ફિફ્ટી કાપોલ આગેવાની શ્રી રામકૃષ્ણ લેટ મી ફોલો પાર્થ ઓફ શંકરાેટ મી ફોલો કબીર there some instrument within you that tells you you don't get what you want okay yes, yes, yes. it it can be because you have not identified your goal properly or we do not mock but you oh, yes. come back you mm. come back it mm. looks